સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે જીવને ચોંટવાના ઠેકાણા બેજ છે તે ભગવાનમાં ચોંટે નિકર માયામાં ચોંટે પણ આધાર વિના કેમ રહેવાય સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે દોષ કેમ ટળતા નથી એ પ્રશ્ન પૂછો તેનો ઉત્તર જે એ તો ધન્વંતર વૈદ છે તે ખોટા કેમ થશે ને જેમ અક્ષરાનંદ સ્વામીને ગોળી દઈને રાફી કાઢી નાખી તેમજ કામ ક્રોધાથી ઘણી રાખ્યું છે તે કાઢી મૂકશે આપણે તો એને બાજી પડવું એટલું જ કરું સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે ગાફલા ઇટાળવાનું કારણ એ છે જે ખટકો રાખે તો ટળે ને બીજો ઉપાય તો કોઈક શિક્ષા કરે ત્યારે ટળે સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે આ તો બહુ મોટો લાભ થયો છે પણ ઊંઘમાં જાય છે તે શું છે વિષયમાં સુષુપ્તી નિરંતર વર્તે છે ને આ દર્શન તો પંચમહા પાપને બાળી મૂકે એવું છે પણ મહિમા જણાતો નથી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે કર્મ વિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્યો હતો તેમાં કહ્યું છે જે આ પાપે કરીને આ રોગ થાય એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાઈ ખરખરો થાય છે તેમ અક્ષરની દ્રષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય એવી પણ એક સમજણ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સાંખની દ્રઢતા કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે માણસ મરી જાય છે દેહ ગરડો થાય છે તે જોવું ને નિત્ય પ્રલય નિમિત્ત પ્રલય ને પ્રાકૃત પ્રલય તેનો વિચાર કરવો ને સાંખ્ય ને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જેમ નાતનો નામનો ને ગામનો નિશ્ચય થયો છે તેમજ એવો અભ્યાસ કરે જે હું આત્મા છું બ્રહ્મ છું સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું પણ દે તે હું નહીં એમ કરે તો તે પણ થાય આ દે આપણને નિત્ય નરક જૂંથાવે છે એથી ભૂંડું શું પણ જ્ઞાન વિના તેની ગમ નથી સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે તેમાં પણ કેટલાક દુખ્યા છે તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજું છે સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે ને તેથી પર ગુણાતી સુખ છે